મહારાજ નું પ્રવચન ચલય બે હજાર ચાલીસ ચાલો હોય તેને ગાણા માં આવે છે માટે ભગવાન ના ધામ ના સુખ પણ બુદ્ધિવાળ ને ગાણા આવે છે तेने सारा विषय थी जाए थे। अने संसार मा जे पशु मनुष्य देवता भूत, है भगवान ना संभालने कर मशाल बोले छे मशाल ने समीपे जो प्रकाश है तेती तो मूलबो नहीं तो चिंतित सुख से भगवान रगवानी छेटेट सुख मूनता मुमुखु होता हृदय मिचरेटल मार्ग भगवानी चेतु दुख थे महादुखीय थी અને થોડે ભગવાન ને સંબંધે કરી ને એવું સુખ થાય છે માટે મારે ભગવાન સંબંધ અતિશય રાખવો છે અને હું અતિબંધ રાખી ઉત્કૃષ્ટ સુખ ની પ્રાપ્તિ થશે એમ વિચારી અને ભગવાન ના લોભ રાખી ને જેમ ભગવાન અતિશય રહે તેમ ઉપાય કરે તેને બુદ્ધિવાન કહીએ અને પશુ ના સુખ થી મનુષ્ય માં અધિક સુખ છે વાંચું એમાં શું આવ્યું ભગવાન સુખ તો ઉતા પંચવીસ ને નીતા માં હલકા માં હલકા કરવા માટે પ્રશ્ન એ જગ બે જવો ભાગ માં જવાય એમાં જો મળી ગયો નક્કી થઈ જાય પછી આમ થયું તો હું તો આ દાખવી ખાવ છું આ સંબંધ પૈસા માં દ્રષ્ટિ આપણી દ્રષ્ટિ જો આમ પડે અને પ્રભુ તરફ વૃત્તિ વહી જાય તો આ દુનિયા એકદમ છૂટી જાય છોડવા પ્રયત્ન ન કરવો પડે હોય પ્રયત્ન થાય પછી પણ એવું થતા વાર છે આંબળો છો બધું છે ને તમે બધા મને કઈક માણસ તો માનતા શો કે નહી માણસ તરીકે માનતા છોકરા પણ આ કથા વાર્તા માં માલ માની ને આવું છો આ બધા અહીંયા બેઠા છે એ પ્રભુ મહિમા જાણી ન જ આવ્યા છે મને ગુ માનતા તો હશે હે એવું થતું હશે સ્વામી થી આગળ જવું છે આપડે બધા થતું હશે ને ભાઈ જવાય પિતા ગુરુ આગળ જવાયમાં ગુરુ નું અપમાન થાય ને એટલે નીચાડી જોશી ગુરુ ની ઉપર જવાય ને છોકરા ના જવાય પણ જો ને બેઠા છે ને બધા એ કઈ ને ધીમે ધીમે પ્રયત્ન કરશે તો ચાલશે વાંધો એ તમે મહિમાથી પહોંચો પણ એ જેના દિલ માં સમજો પછી આ બી આવે દિન પ્રતિદિન આ ઠેકરા મારવાનો ભાવ થાય અહીંયા પણ કહેવું આયુ પણ કહેવું જોઉ કેટલાક બીમા ખેડે છે પૈસા ન હોય તો હું ટોલ માલ મોકલે હારા જાણીને મોકલે છતાં દારો ક્યાંક વેપાર ન કરે હવે બીજી ભેરે ઉલટો જાગૃત થઈને કરે એ ઊંધમાં કામગીરી હોય એ જરા ભૂલાઈ ગયું હવે બીજી જાગૃતિ રાખવાનું કરે આપણે ચડવાનો વિચાર જ નહીં ક્યાંય ઉપર નહીં ચડવાનું જેમાં ગુરુ ની ઉપર કઈ જડાય ને કાપમાન કહેવાય ગુરુ નો તમે બધા સમજવું બેઠા ગુરુ નોધારવા જાય ને એનો મહિમા એવું થાય નહીં શું કરે તો ગુરુ નો મહિમા એ ઊંચા થાય તો ગુરુ મહિમા તો વધારે પૂર્ણાહુ એક જાય ને એટલે હમળો છો ને હરે સેવકો ગુરુ થી આગળ જવું જ નહીં કોઈ દીધું મહેનત કરશે અને જરૂર થશે હા તો ભગવાન ના વચન શીખાયો પોતાના હૃદય માં એમ વિચારે છે જેટલું મારે ભગવાન થી કેટલું થશે હું કઈ ભગવાન નથી ભૂલા જાય તો મારા ગણના ગણમાં વહી જાય આખરી વાત નાનું હોય તો આટલી સંખ્યા થાય એટલે માતા આવી ગયું પણ એમાં શું બને છે મન ને સ્થિર રાખવું છે હોય તો મેળી તો જે હું પૂજા માં બે હું અને આવી જાય ના પૂજા કરી પરિરે દાદરો ચડી જાય ઉપર ચડી જાય હું દેખું ક્યાં હોય પણ મારી પૂજા પૂરી થાય તો પાછા ઊંચાય કર્યું હજુ માથે મારા પહેરવું માથે મારા પહેરવું યણ ને ગાવું મોટા મુનિ વરસાદ ભગવાન ના શરીરના ચિહ્નો દોઢ કલાક થાય એમાં ચેસ્ટ અને વંદો માં કારણ કે તુલ ને ચિહ્ન એટલે એમાં ચડતા જાય પોતે મૂર્તિ જોતા જાય ઉપર હાલ્યા જાય ઉંદર માં જોઈ ને મનમાં કહે વર્ષની ઉમરે એની ઉંમર ની આગળ મારી ઉંમર નાની પણ અમને પેલા એ મહિમા હતા આજે ખરેખર કહું કે આ ઓછો હોય એ બહુ હારા બસ આટલો મહિમા હોય એમ અને અમને કાઈ બીજો મહિમા હોય કોઈ નતું બેઠા પૂછું શું તમે રહો છો મારે જાણવા ઈચ્છું શું છે નામરે મને કોઈ ન હોય ત્યારે હું ખડકી નહીં જાઉં કોઈ આવે અને કોઈ જાય આપડે અખંડ મૂર્તિ ધ્યાન થાય અને ભજન એટલે મને બઉ મજા આવે છે ઘણા દ્રષ્ટાંતો દેખ્યા છો અને સાધુ સંતો માયત્ન કરતા હોવા બતાવી એટલા ફેરવો છો ને માળા ઊંઝામાં જોવાનું મળતો આ વેપારીઓ વેપાર કરે ને એને ખબર પડી જાય કોઈ કોઈ આ વેપારમાં ફાયદો છે મળો એ ગમે ત્યાંથી આડા જોઈ લે કરી શકીએ એમ છે આમાં કોઈનો પૈસો લેવો પડતો નથી કોઈ લેવું પડતો નથી પણ દેહા ભીમા ના ગઈ એને એના ઘાટ ન થાય તેની ઘાટ ખાતા હોય જેઠાલાલ ભાઈ આખા જુનાગઢ દેશ માંડતું સાધુ નહી પણ આ જે લખાણો લખાણા બધે અહીંયા રાજકોટ છપાવવાનો ગયો ત્યારે એને જોડ્યા આવ્યો હવે એવા જૂના માણસો કેટલું વધવા કરે ભગવાનનો કેટલો ખપ હશો બઉ હોય તો પાંચ પૈસા વાપરીને માલ ફૂલો હા આપડા દીધા આપડા એટલા દીધા આપડા એટલા દીધા મન ને મારવાનું કોણ કરે આ માર્ગ મન ને મારવાનો છે કાંઈ ન થાય થોડો થોડો અભ્યાસ કર્યો ને એટલે પછી દિવાલ હોય એટલે ઊંધામાં થયો ભાઈ આ ભગવાન નો માર્ગ છે એ વધવાનો છે એ રોકાઈ જવાનો નથી પણ આ જમાનો એવો આવ્યો સગવડ આવે એટલે સગવડ આવી ગઈ પછી રોકાઈ ગયા મક્ષીધામ માં પોચી ગયા એ નક્કી થઈ પાવજી મળી ગયી તા વિચાર કર્યો કોક વિચાર કરો તો ખરું પડે બોલો ચાલો આ વિચાર ન ભાઈમાં આ વિચાર ગયો વિચાર મને હલાવવાનો કરો તો ફાટા ખોટા અમારા ગુરુ બહુ હરા નવાંભો તો ખરા એમ કરી વાંધો કરો બેઠો બેઠા ભાઈ તમે એ જ કરો મારી ભા આવે એને તમારી ભા બેઠા રહે પણ કઈ એમ નહીં થાય કઈ ન થાય કઈ મનને વૃત્તિ બાજુ વાળે ભલે તમે રાજી થાવ પણ મારી દ્રષ્ટિમાં નહી તમારું સ્વયંભૂ કાંઈક જાગવું જોઈએ જયારે સ્વયંભૂ જાગે ને અહી બરાબર આ તો બધું મારો વાત બોલો અને પશુ ના સુખ સુખ થી મનુષ્ય માં અધિક સુખ છે તે કરતા રાજા સુખ અધિક છે તેથી દેવતા નું સુખ અધિક છે અને તેથી ઇન્દ્ર સુખ અધિક છે અને તેથી બ્રહસ્પતિ નું તેથી બ્રહ્મા અને તેથી વૈકુંક નું ને તેથી ગોલોક નું પેલી થી વાંચો અને પશુ ના સુખ થી મનુષ્ય અધિક સુખ છે અને તે કરતા રાજા નું સુખ અધિક છે તેથી દેવતા નું સુખ અધિક છે તેથી ઇન્દ્ર નું સુખ અધિક છે અને તેથી બ્રહસ્પતિ નું તેથી બ્રહ્મા નું તેથી ભગવાન ના અક્ષરધામ નું સુખ અતિ અધિક છે એવી રીતે ભગવાન ના સુખ ને અતિશય જાણીને બીજા જે જે પંચ સુખ તેને વિશે બુદ્ધિવાન ને તુચ્છતા થઇ જાય છે અને તે ભગવાન ના સુખ આગળ બ્રહ્માદિત રાખી લઈ ને મગજમાં ઉતરે રાગ ઠીકરું લઈને માગવા આવ્યો એટલે ફૂટેલું વાસણ માટીનું એ લઈને માગતો હોય તો આપડે જાણી ના ગરીબ લાગે છે વિચારો એને ઉપર્યા ભાગવત માં આખ્યાન ને એના આજે કથા કરે ત્યાં લીરા કરે ભાગવત કથા થાય શંકર ભિખારી થઈને આવે પણ એ આ નહીં બદલા તો એ લુગડા બદલાવે એટલે ગોપ ગોપી થઈ ગયો એનો આનંદ છે માગણ મહાદેવ માગણ આવે અને આપડે પેલા લુગડા બદલાવી ને આવે એટલે એને જોવાનો આનંદ છે કઈ ભગવાન કોઈ જોતા નથી હો મહાદેવ ના કોઈ દર્શન કરતો નથી જો આ કથાનું પારાયણો એ બનાવટી થઈ જાય ભારત માં લખે બોલો છો તેર્યાતા સ્થાનસ્ય પરમાત્માના એ પરમાત્મા ના ધામ આગળ એ બ્રહ્માદિકાદિક ના જે સ્થાનો છે એ નિરયા અને નરકો છે પૂજાની આગળ અહી ની આગળ ન કહેવાય સ્પષ્ટ ત્યાં લઈ જઉં ભારત પણ એ કેને જોવું આપણે બોલી નહી બોલવામાં બાંધો નથી ભગવાન અને એ ભગવાન અને ભગવાન ના સુખ આગળ બ્રહ્મા દીક નું સુખ તો જેવું ભારત રાસ્તા ને બારણે રાત ઠેકરો લઈ ને આવ્યો હોય તેના જેવું છે અને એ ભગવાન ના ધામ ના સુખ નો જયારે વિચાર કરીએ તેમાં તો કઈ જાજો વિચાર થતો નથી અહિયાં રાજકોટ જેવું શહેર છે મ્યુનિસિપાલિટી ના બમ્બાઓ ગંદકી લઈને ત્યાં ઠલવી આવતા હશે ને ત્યાં ઝૂપડું બાંધવાનો ભાવ થાય કે આપડે મકાન ફેરવું કોઈ એ ભગવાન માં જેને હેપ થયું ને પછા નીચેલા બધા આવવા ખરીદાવાનો ભાવ થાય પણ હજી મગજ માં આવું ઘણી વિષયમાં કઈક મનાય છે આ જગત માં જીવીયે છે કઈક સગવડ હારી મળી જાય તો આપડે આનંદ કરીએ છીએ દરેક રીતે આનંદ આવી જાય છે ગમે એટલા સુખ મળ્યા પૂજા હાનિ દ્રષ્ટિ કરી એની આગળ કેવા કેવાય તો આનંદ નો આવે અને આનંદ આવે છે ઘણા ને જોયું છે આ મુંબઈ માં ઝુપ્પડ પટ્ટી વાળા પડખે પાણી ખારું ગંદકી વાળું અને બધું બગાડ વાળું હોય પણ છોકરા આનંદ કરતા હોય એટલું જ નહિ પણ મોટા માણસો છું પણ બટ્ટી માં મોટું મોટું છોટી હોય પાછી એને માલ માન્યો છે ને શું માલ માન્યો ક્યાંય મળતું નથી દાટલું તો મળ્યો એનો એમાં ઓલી ગંદકી ભૂલાઈ જાય પછી જાય ગંદકી બધું ભૂલાઈ જાય આ સરકાર કમળા ને અંગે ટો સાફ કરો પલાણું કરો આમ કરો આમ કરો તમે ત્યાં સાફ કરાવ ઝૂંપડપટ્ટી માં જાય કોઈ બધા મરી ગયા આ તો કામ કરે એટલે એટલે નોકરીયાત પેટ ભરાય અને દેશ એક વધારો કરીએ હોય કમળાનો રોગ મટી જાન છે મેળવવામાં આવડા ના કઉ છુ ને તો ઘેર નથી એની ઉપર આજ લુ કઉસ્ી ને બધા એ મળી નક્કી કર્યું ખાતરી જ હોય અહીંયા જ મને હોય ને હોય જ નઈ આમાં ઘરધણી કોણ એ ગોઠવે જરા એ કારખો ન આવે તેમ હું કામ લે આજે હારમોનિયો હોય તો હું બરાબર કરે એટલે ખરેખર કહેવાય આમાં કઈ નમળે માલી વાંધી ત્યાં સંગીત નો સંબંધ છે ભગવાન મારવા દ ભગવાન અંબરવા તો આખો ઉત્સાહ ઉપડે એની સંગીત આ ક્યાં મેળ મેળવો તમે જ બધા આગેવાનો હું એની ખામી આવડા કોઈ ન કહો અને આવડા પછી ઉઠા થઈ જાય હવે તમારું શિક્ષણ લઈ અને તૈયાર થઈ જાય કોઈ નઈ કઈ નહીં ઠેકરો મારી માલી પા ખાડા માં ભગવાન આપેલી તક એનો તો લાભ લેવો જાય પણ એનો સમજાવ મધ્યમ ભાગ તો હવે એ જાણે થઈ ગયો તૈયાર હતું એટલે મધ્યમ ભાગ તમારે થક્કો મારો તો ઊંચા નો ચડે એ કહેવો આવડા નાના છે અને થક્કો મારો તો હજી આગળ આવે કઈ તો આની ચાલ આવે પાછી કઈ ઉટલી ચાલ માં તો એક નો જાય મારી પાછી પનુભાઈ હું ગયા બધું કા ન કેમ કે પણ મારા સ્વભાવે ને પેલો શું કરી ભંગાર માં આવતો નથી ભંડાર માં આવું તો તમારું વેચો નું ગમે નહીં મનાવ્યો છે પાવા બાંધતા હોય એક વખતે હું જ્યાંથી નીકળ્યો ત્યાં મુગુદ સ્વામી કઈ આવેલા છેટે કેમ ચડે મુગલ આ પાણી કેમ ચડશે ભૂલ થઈ નીકળશે સુધર્ય સુધર્યો પછી વાયવા પછી ન બગડે એમ કરવું જોઈએ માણસ જ્ઞાન પ્રાપ્ત થાય ઈશ્વરે મનુષ્ય પણ આ તો કરવું ને એટલે આપણને ન આવડે એક શબ્દ એવો મજા છે ને એટલે કઈ કરવું જ ન પડે પછી આપણને ન આવડે એટલે કરવું જ ન પડે પછી આવી ગયો હાથમાં હોય ને એમાં અભણ માં અભણ માણસ હોય ખેતી કરતો હોય બધું આવડી ગયા અહીંયા આવી ગયા જ ગાદી માં આવે આવડે ડેલી અને આવડે કારણ કે મનમાં જ નથી થતું કે આપડે પડે એવું અને સ્વાભાવિક પંચ વિષય નું ગ્રહણ કરતા હોયે તેમાં તો કઈ જાદો વિચાર થતો નથી પણ જોતે તે વિષયમાં કઈક સારું મનાય છે ત્યારે ભગવાન ના સુખ માં દ્રષ્ટિ જાય છે સ્વાભાવિક પણ એ જે ક્રિયા થતી હોય એમાં તો કઈ બહુ વિચાર નથી થતો પણ જો આ લોક ના વિષય માં સારો જણાય તો આ વિચાર તરત જ હૃદય માં છે એ તરત જ આમ બધા છું ને વિચાર બધાને આવતો હશે ને આટલું દુનિયામાં પાર પડી એ પહોંચી ગયો ભગવાન પર થયો કોઈ સ્વરૂપ વાળું પદાર્થ દેખાય અને એમાં મન ચોંટવાનું થયું તર્થ આમાં હું જ્યાં ચોંટ્યો તરત ઉપર વૃત્તિ હોય જાય એમ અક્ષર સામે લીટી કેવડી મોટી છે તમે બધા નાના ને શીખવાડો છો વિચાર તો કરો ત્યાં તમે મોટો હું કરે એની મેલે આ તમે ભણાવો છો ને એ મને ખબર હોય બધા નીઓ હા એ કારવો આવે એટલે તરફ પડતું મેલી અમાય મને પડતું મે લીધું વેલા સમજાણું ના સમજાણું એનું ધ્યાન ઈ મા નો કોઈ બંને તકલીફ પડે એવું કામ કરવા કોઈ માગતો નથી આ દુનિયામાં કે આ વિચાર ને પહેનો હોય તો ગમે તેવું હોય તો આ જગત બંધન થોડી ને ઉપર વયો જાય લે આ વિચાર ને પહેનો હોય તો બોલો અને સ્વાભાવિક પણ એ પંચ વિષય નું ગ્રહણ કરતા હોઈએ તેમાં તો કઈ વિચાર થતો નથી પણ જો તે વિષયમાં કઈક સારક મનાય છે ત્યારે ભગવાન ના સુખ દ્રષ્ટિ ભોગી જાય છે જો આપણે ખાઈ બેસી ઉઠી બોલીએ ચાલીએ કથા વાર્તા કરી જે કરી એ બરાબર છે પણ મન ને એવું શીખવું જોઈએ મારું મન ચોંચ્યું પદાર્થ માં આપણે કેવાથી હવે તમે બુદ્ધિ વાળા દાવી ક્યાંથી ખાય આ વિચાર જો આવતો હોય તો બુદ્ધિ વાળો નહી તો જેવા હોય એવા તમે જાણી લેજો આપડે કેવા છે કેમ ધર્મ સ્વામી જો આ કેવું આવ્યું પણ બુદ્ધિ ને આપણે બુદ્ધિ વાળા થવું હોય તો આવું આવવું આવું થવું પડશે આજે જે સર્વે વાત છે કે બુદ્ધિ વાળો હોય તો આવે છે માટે બુદ્ધિ વાળા ઉપર બુદ્ધિ વાળા ઉપર બોલો કેમ જે અમે બુદ્ધિ છીએ તો એવી રીતે અમારી દ્રષ્ટિ ભૂગે છે અમારા વિચાર ને અતિ દ્રઢ કરી અહિયાં માં સૌ રાખજો અને આ વિચાર વિના તો રમણીય પંચ વિષય માંથી રમણીય પંચ વિષય માં વૃદ્ધિ હોય તેને અતિબળે કરીને ઉખાડે ત્યારે માંડ ઉખડે નહી માત્ર પ્રયાસ ના હોય કારણ કે એની મેની વૃત્તિ હટી જાય છે સહજ વિષયની તુચ્છતા જણાય જાય છે અને આ જે વાર્તા છે તેને જાજી બુદ્ધિ હોય અને જાદા સુખ ના લોભ ને ઈચ્છે એને સમજાય છે એને ખબર ન હોય અને આ વાર્તા છે જેને જાદી બુદ્ધિ હોય અને જાદા સુખ ના ઈચ્છે એને સમજાય છે પેલા લોભિયા નહીં કે લોભ તો આપડે છોડી દેવો પડે ને જોવાને છોડી પીટો બધાય છે લો કોઈ ને તમે હું કહું થઈ ને અમારી ભાઈ જે કઈ કે મોટું લેવા હોવાનું એટલે લોભિયા ના તો લોભિયા એ જ લોભિયા ને હું કહું તને આ છે જેમ કોડી કરતા પૈસા માં વધુ માલ છે તેથી સોના મોહર માં વધુ માલ છે તેથી ચિંતામણી માં વધુ માલ છે તેમ જ્યાં જ્યાં પંથ વિષય નું સુખ છે તેથી ભગવાન ના ધામ માં ભગવાન નું સુખ જેની કેવું વાંધો ભાષાનો આ વિચાર એને ઠરે છે કોઈ લો વિચાર આવે ને પાછો ઉથરણ થઈને ઉડીવા ઠરે નહી માટે જે બુદ્ધિ વાળો હોય જેની દ્રષ્ટિ હૃદય માં હોય તે વન માં બેતો હોય તો પોતાને એમ જાણે જે હું અનંત માણસ તથા રાજ્ય સમૃદ્ધિ વિચારણો છું અને એમ સમજે પણ દુખીઓ ના માને અને ઇન્દ્ર ના હોય જા વન માં બેઠો છો પણ તે ઇન્દ્ર ના લોક ના સુખે કરી ના માને રાખીને હવે તો ભગવાન ના ધામ માં ઠેઠ ભૂગવું છે પણ હજી ઠેકાણે તુચ્છ જે પંચ વિષય સંબંધી સુખ તેમાં લોભાવું નથી એવી રીતે સૌ દ્રઢ નિશ્ચય રાખજો અને આજે જે અમારો સિદ્ધાંત છે તે તમને સર્વે ને ગયો છે ભગવાન ના સુખ માં વધુ લોભાવ એ તો બરાબર છે ને આમાં ઘણા લાખો છે પણ એને પચાસ ક્યાંક થી મળતા હોય તો મારી બાંધ છે મારું બીમાર નથી જોતા કેમ ક્યાંય ને નથી જોતા એમનો આ જગત માં માવિક પંચમી શોષ નથી સંતોષ એક ભગવાન ના માર્ગ માં છે અને તમે વિતરાગી માર્ગ માં લે વૈરાગ્ય વિતરાગી રાગી થી પર વૈરાગી એટલે જોતું નથી શું બોલે નહી જા કેવી સાદી ભાષા માં સિવાય કેટલી બધી વાત મોટી કરી સાદી ભાષા માં આવો ખપ લેશે અને ખપ નહી હોય તો પડી જશે હવે ત્યાં છોડવું છે છોડવું છે તો રહેવું છે એની છોડના રાએ તો વધારે તૈયારી કરવી પડે હે સ્વામી નારાયણ એક જ વાત માં આ બધું છૂટી જાય જો આ વિચાર આવે તો જગત એની મેળે જાય પણ આ જગત છૂટે બધા નક્કી થઈ ગયું ત્યાં ને શું નક્કી થયું ખબર પૈસો મારો પરમેશ્વર બાયડી મારો ગુરુ છોકરા જઈયા સંત સમાગમ હવે સેવા કેમી કરો બધું ઘર માં આવી ગયું બધું ઘર માં પૈસો મારો પડવું ઈશ્વર મારો પૂરું એ કે એમ કરવું પડે આજે તો ઘેરે ઘેરે ઈ છો એને કોઈ મળી ને પોતે જીવન જીવે છોકરા છે વાત ઉપર અને કેટલા મોહિલા આવે કથા સાંભળવા અને નાનું છોકરું બેલું લાવે એ કથા એ છોકરા ન મળે જાવું છે લડાઈ કરવા છે અને વચ્છેરું ભેડવું જોઈએ એ દુશ્મન ભગવાન ના માર્ગ માં જેને આગળ વધવું છે મારા આ વિચાર ના પામવો જોઈએ આ કરતા આ કરતા આ કરતા ભગવાન સુધી જોઈ લેવું છે પછી નિશાન અહીમાંથી કષ્ટસિદ્ધિઓ રસ્તા માં આવે છે એને રોકી દે છો એને રોકી દે છે ગામની જે એક વાત છે તમારે સોની ની શિવજી મહારાજ જતા એક ભગત હશે જેને જે ઈચ્છા હોય એવી સમાધિ કરાવે એક જણો મારા બોલો કેવું ભલે ત્યાં ભગવાન દર્શન દશે ને તો ભગવાન ના દર્શન થશે સમાધિ કરાવી જેવું ઘરો પણ કિલ્લો બેઠો ને ઈટો નો કિલ્લો પણ ઈટું કોના આખોની એમાં દેખાય એટલી મહેનત કરે કે આ શરીર માં પણ સેવો વળી ગયો મારા દાખ તો કરે ગરીબ સ્થિર થત કેશ સમાધી તો છૂટી ગયો ના ની ઈટ નો હતો ને એમાં એક ઈંટ એવી દેખાણી કે આ કઢી તો નીકળી જાય મહેનત બઉ કરી પણ મારી નીકળી નહિ એટલે ઠેઠ ભગવાન પાસે આ જેવું જાય ને તો આ ભેવું લઈને જાય છે ઈટ માં રોકાય પછી આ કેવી છે કે આપડે હાલ્યા છે હું ભગવાન પાસે પણ આ લોકો સુખ જો મળ્યા એટલે રોકાય જો શાહુકાર નહી હો અમે આ ગામડામાં ગરીબ ને દેખીએ છીએ બંધાયેલા જોવાય બિચારા હોતો જુનાગઢ ગોંડળ રસ્તા માં રેલવે માં એ બી આવી ભીડો નહી એટલે અમે જોઈ ને બેસી ત્યાં ખાલી છે પણ હું કોઈ બી આગે લો બે હું ખૂણા માં બેક નવા લાગુ એટલે બાઈ આવે તો અમારે પાછું દુઃખ થાય બધું બાળનું બીજો કેમ જવાનું માલી બાણસ જગ્યા નથી જગ્યા નથી હું દરમાં એટલે ખુબ પગ લીધો જગ્યા થઈ ગઈ જગ્યા થઈ ગઈ એટલે બાળ નું બીજા માણસ દઈ દીધું ધીરે છોકરો હું કરે ગાડી હાલી તમારા બદલા તમારા મીઠી એમ કરીને જગ્યા કરી લીધી જગ્યા કરી છોકરા ને છોડી બેસી દીધું ત્યાં બેર દે તમારી થઈ ગઈ ત છોકરા છોકરો છોકરો એ તમારા છોકરા નથી જોયા અમારો છોકરો એ નથી પાકો છે આજ રજ ના મા અમારા છોકરા મારી ભાવ માં ફસાયેલા આત્માઓ એ બિચારા ભગવાન ને ખેતી રહી છે હજી તમે સ્વામી નારાયણ આ રે સ્વામિનારાયણ આ રે ધોળી પચેડી ઓડી હતી અને પરમહંશ ની સભા તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાય ને શ્રીજી મહારાજ ના મુખાર વૃંદા કરતી પછી શ્રીજી મહારાજ બોલ્યા मोक्ष धर्म नु पुस्तक मंगा तो सांख ना योग्याय कथा कर स्वामी पीजी महाराज बोल वाला जीव ईश्वर ने कहे छवीस म परमात्मा कहे सांख्य वाला चौबीस तत्व ने अवंतर जीव ईश्वर ने कही ने, परमात्मा कहे वाला सर्वे देव मनुष्य गति जाने विषय वैराग्य पमी त्रे पर एवं आत्मा तर मुक्त थे વાત ને બધા આજે સામાન્ય એક જ વાત કરે અમારો ધર્મ તમારો ધર્મ અમે સ્વામિનારાયણ જોઈએ તમે જાઉ છો જૈન છો ફલાણા છો ધર્મ એ શબ્દ ની માથાકૂચ કરા કરે સનાતન ધર્મ માં શબ્દ ની માથા કુટર નથી આ સનાતન ધર્મ ની વાત છે અંગ છે એમાં જે નિર્ણય કર્યો એ સનાતન ધર્મ કહેવાય પછી નીચે બીજા આચાર્યો એ કરેલું એટલે પછી બીજું જીવન પછી પછી મત મતાંત આ મત મતાંતર નથી આ સનાતન સિદ્ધાંત શ્રીજી મહારાજ વાંચશો તો સનાતન ધર્મ પણ સમાજ સમજી શકે ને એના ખબર નથી એટલે મારો ધર્મ તારો ધર્મ મારો ધર્મ તારો ધર્મ આ તો આ વાત ને કઈ હું કે હું ગીતા વાંચું ગીતા વાંચું ગીતા વાંચું પણ હવે ગીતા કેટલી કેટલા લોકોએ એની ટીકાઓ કરી છે કઈ ટીકા તું કરશ માં પાણી રેડાઈ જી અસલ છાસ રેતી નથી પછી મારો જેને વિશે હેત હોય એની કરેલી ટીકા વાંચે બીજા જેમાં હેત હોય એની વાંચે હોય કોઈ ની ચર્ચા લીધી જ નથી મત મતાંતર ની ચર્ચા લીધી જ નથી સનાતન ધર્મ ની સાથે જ કરે એના શાસ્ત્ર એનો કોઈ નિષેધ કર્યો નહી પચીકો છે પણ એનું ખોટું નથી એમ નથી કહ્યું ક્યાંય ક્યાંય ન હોય અને પછી છે એ પાણી ગયા એટલે આ સંપ્રદાય મોટામાં મોટો ફાયદો સ્વરૂપમાં એ મત માં આવ્યા બાકી બીજા ને નિષેધ કર્યો નથી પણ એમાં આટલું જરાયું છે આને આટલું રેમ જ લાગ્યું હોય ત્યાં નથી કોઈને આચા ખોટા કહેવામાં આવ્યો અને આ સિદ્ધાંત આ સિદ્ધાંત વિદ્યાર્થી ત્યાં યુના માં જે સભ્ય એને આ શિક્ષણ મંત્રી બતાવી તરત એને માથું નો કે એમને વિશ્વના ધર્મો વાંચ્યા છે પણ સરસ તો મારે શું કરવું પડે ત્યાં બીતા બીતા બોલે આ તો હજી વિદ્યાર્થી છે ત્યાં યુનિવર્સિટીમાં પિતા પિતા કે બાંધી આમ બે શું કરવું પડે તો એમાં લેખ્યું એમ જીવન કરવો ખોટું ખોટું ન બોલવું એટલે ન બોલવું કે આપડે હરિ વખત ખોટું નહીં બોલતા હોય એવું કહેવાય લસન ને મળી એ ખવાયવી ન ખાવું મને લઈ શું ભલે હું કરું એમ કરી જન મંગળ નો એક પાઠ નાઈ ને બેલ એને નવારીને બેહાર તું તારે ફેરામ ના ક મા હવે હું આ ભગવાન ની આશીજ બની તો મારું નામ આને અનુકૂળ હોવું જોઈએ માં સરસ્વતી નામ છે ગયું કે તમે સરસ્વતી માંગતભાઈ એવા દોઢસો માણસો એને શિક્ષા મત્રી પ્રમાણે જીવન જીવ એમ શીખવાડ્યું અને અત્યારે ચાલુ છે મારે જેમ ગામો ગામ સાધુઓ દેખાય મારે એને એમ કહ્યું કે વિશ્વમાં આટલા આવું ચોખ્ખું સમજાવનાર કોઈ નથી હોષામાં નથી નીકળ બધું ભાષા બીજી લક્ષ્મણ ભગત મળી અને આપણે પાપ દાદા નો ધર્મ હોય અમારો સ્વામી ના ધર્મ મારા અમારે તો બોલ્યા ખરે એનો અર્થ શો જીવનમાં જ અમે આશાજી લઈ જવા સ્વામિનારાયણ ભગવાન નો આ પ્રવર્ત આવેલો માર્ગ એમાં સામાન્ય જગત ના જીવવાના કોઈ કાયમ રહેવાનો જ કાયમ રહેશે કોઈ છોડી દેવા દે છોડી દેવાનો એની અવશેષ નું અહીં જે જવું તો નુકસાની માં જવું લઈ જાવ આ એવી વાત છે બોલો